દીધા એમ છે માટે ઘાટ એને કેહવો ઘાટ કેને કહેવો તો જેના મનમાં કોઈ દિવસ જગત નો ભૂંડો ઘાટ ના થતો હોય અને એવો બળ્યો હોય ને તેની આગળ કહેવો અને એમ ગાટ ના થાય એવા પણ ઘણા હોય પણ એવા ખાતો પીતો સર્વ ક્રિયા માં વાતગીરા કરે અને તેના ઘાટ ટાળામાં કેવી ચાળ હોય તો જેમ પોતાના ઘાટ ને ટાળાની ચાળ હોય टी न मन, मन विषे केवल भगवान घाट करा करने जगत न सुखवास निकादशी न उपवास करव शन तो दस इंद्रीय मन विषय मन निर्वासिक न होने देहे व्रत तप करे तो अतिशय सारू थतु नहीं भगवान ना भक्त हो वाली श्रीजी महाराज बीजी वर्ता करी सागी पदार्थ नो त्याग करो पाछो कोई दिवस मन मै त्याग छे, तेनों त्यां कहलो श्लोक नत्मा विना बी पदार्थ त्याग भगवान कर भगवानी उपासना करी ग्रह मेहतो हो ग्रहस्थ हरिभक्त खरो कहवा रीत ना त्यागी न हो એવી રીતનો જે ગ્રહસ્થાન ક્યાં જાય આપડો ક્લાસ પ્રાકૃત માં આવે તો આવે વિચાર કરવા લાગે ને ઓ. એવાની આગળ ઘાટ કેવો વારંવારે ટોક્યા કરે ઘાટ ટ્યા સુધી બઉ ટોકી આવે ખરો આવે ન થાય એટલે હતું જ આ લખે પણ એ લગભગ માનવીઓ એવા જ વખણે તો આવે તો આવે બે ખબર નથી આ માર્ગ ની પ્રભુને પામવાનો માર્ગ છે એમાં કેવી રીતે જીવન જીવવું જોઈએ એ યાદી માં નથી હ જો આજે આપડે ભદ્રામણી ગયા તા હરી ભગત કેવાય પણ હવે આપડે એક થી શીખવાડીએ હરિભગત થાય આપડે કેદી શીખવાડીએ ને એ આપણી પાસે આવે કે મેળો ન ખો મને જુને આ સાધુ સાંભળ્યા હતા ત્યાં આપણે ગયા ત્યાં સ્વામીના દેશ માં નો સાધુ એ ભાગ પાડ્યા એ કેટલી મહેનત કરી છે તે ભાગ પડ્યા છે એ ભાઈઓ નકો છેટા રહી કરશે શું લગભગ સાધુ ને કેટલા દાખલા પડ્યા છે હવે આમાં કઈ રીતે ભગવાન નો માર્ગ હાથ આવે ક્યાંય નઈ ને સત્સંગ બોલવાનો રહે સત્સંગ કરવાનું નહી આવી ગયો અને બધું આવી ગયું કરવાનું નહી મહારાજ ની મૂર્તિને રે એની માં હોય કે જે હોય પણ હારો હાર બે ખોટા મજાના સિંઘાસન હવે અમારા અરથી ઉતારવી આ કરવું શું હા જગતમાં સાધુ અહીંયા આવ્યા બાયુ નો ખોટો ન મા કઈ કહો તો મોટા મરડા આજીવ માયા માં ચોંટેલો છે એના થી અત્યારનો આયુ પૈસા પ્રધાન થઈ ગયા એટલે ધર્મ ગૌણ ગયો પૈસા વાળાને કોણ ટોકે ભાઈ પૈસા આમ નો થાય એમ કોણ કે સેવા કરે એટલે સેવા થી કલ્યાણ કર્તવ્ય થી કલ્યાણ વિચાર થયા તા મે હવે આવું પણ હવામાં માહિતી મોટા પૈસા દાદા હારા મળે પાસે એમ ને આપડે માખ નથી જીવ તો એવા હોય જ ભક્ત કેવાય એવી રીતે વાર્તા કરી પછી મોટા આત્માનંદ સ્વામી શ્રીજી મહારાજ પ્રશ્ન પૂછ્યો છે દેહ ઇન્દ્રિયો તથા અંતકરણ તથા દેવતા जीवात कर स्वरूप जुदू जुदू करोता समझा समझा वक्ता दर्व न प्रमाण न करना सर्व थी जुदो छ आप होनी करे अपने जय अपने आ खबर न हो ફોની તો વાત કરીને મહાપુરુષો તો બઉ હોશિયાર હોય એ મલિપા પેટમાં દુખતું જ નથી મગજ ભરાતો જ નથી આ તો આપણું કામ છે સાધુ નું આનું કામ નથી હોઈ મેળવવા હોય તો શીખવાડવું પડે ધંધો હવે એને લાગી જ પડ્યું છે ને બાપો રોકે કામ કરતા ને તો ઠોકરો થાય નોખો પણ મારો તો કામ છે મોક્ષ માર્ગ માં એવું થતું હશે આપણે બિચારો જોવા તો એ લીટી ફેર બોલી નઈ જાય કે બોલો पीजी महाराज बोलयाजे थोड़ा मे उत्तर कर इंद्रिया स्वरूप नक्ता स्वरूप ने जुदु जुदु कर श्रोता ने समझा जो एक, एक, एक अक्षर जवा देव शब्द वो, वो शुद्रिओ इंद्रियो एना स्वरूप ने जुदु जुदु करे छोड़ दीता श्रोता ने તરત ક છૂટી જાય ધ્યાન નથી રેતું શ્રોતા ને સમજાવે ત્યારે એ આપણે સમજવા બેઠા છે કેમ જો શિવાય પેલા તો આપડે સમજવું પડે છે તો એવું ને પણ જો એ છોડી દે છે એ વાતને છોડી દેતી લક્ષ્મી નાય તો આવું વાત દીધું નહી કઈ હા છોકરાની રમત જમો છે આદિક લખ્યો આદિક માં શું આવે ઇન્દ્રિય અંતર કરેતા શરીરના જે જે બધા ચોઈસી તત્વો છે એ બધાય જો એનું તત્વો માં વૈયા ગયા તો અહીં તત્વો હું કામ નો લખ્યું એનું ભૂલ પડી ને એટલી आ ने. मारे सबन न काई। आपने खाना बेहता उपर छोड़ पार लक्षण बोली ना शु आयो સ્વરૂપ નો જે વક્તા એ શ્રોતા ને જુદો જુદો કરી ને સમજાવે છે ઇન્દ્રિયા દીક એટલે શું દેહ ઇન્દ્રિયો પ્રાણ ઇન્દ્રિયો દેવતા પ્રાણ કામ કરતો હશે એમ ને જોવા બોલે જ નથી તમારે મન દે અંત કરે પ્રાણ હોતો હશે કામ કરવામાં પ્રાણ આવે પણ ઈ કોઈ નક્કી કર્યું હોય તો ને ચકલી આવે તો ઉડી જવું પણ ચકલિયું શું કેવાય એ લાડુ આ ખબર ખાઈ લેવાય એમાં મજાનું પછી આની આરે કઈ સંબંધ નહી આપડે કોઈ ના સંબંધ નહી કોઈ ના સંબંધ નહી અક્ષરો લખેલા છે ગોવિંદ પૂછાય આ તમને એટલા માટે પૂછો આની ભાઈ બઉ ન પૂછાય પૂછાય બઉ એટલે મન આવે એમાં પ્રાણ આવતો વાત કઈ ચાલે એમાં પ્રાણ કેવી રીતે આવે ઇન્દ્રિયો અંત વિષય પંચ વિષય હુલવામાં તરત વિચાર કરવો પડે કે તમે છો એટલા એટલું કહો છો લક્ષ્મી નાયણ હોય તો થોડીક ક્યાંય બોલે પાસે હું વધારે ભણેલા રહ્યા ને એટલે વધારે આવે બોલો ના ના પૂછાય જોવે છે કોણ માળા બરાબર છે પણ બધા માળા જ બરાબર આ તો એ આળસુ ને નો ધંધો છે માળા એમ આળસુ એનો ધંધો માળા એટલે સમજ્યા શણગાર છે હરિપ્રસાદ કે જોગી સ્વામી એ તો બરાબર છે નઈ માળા માળા બીજા લઈ નિરાંત બેસી ગયા એટલે આપડે કઈ સમજવું નહીં ભગત થઈ ગયા કેમ ધર્મ પ્રકાશ ભગત થઈ ગયા એટલે બસ આવી બોલો સ્વરૂપ નો જે વક્તા સર્વે ના સ્વરૂપ ને જુદું જુદું કરીને શ્રોતા ને સમજાવે છે સમજાવે કે ન જાણતો હોય તો સમજાવે જાણતો હોય તો સમજાવે ક્યાં તમે બોલો છો તો પેલું તમે જ જાણો નહિતા ને સમજાવશો કેમ એ બોલ આવડાય કરીએ સ્વામી બહુ સારું बोली ने तो आप लिखा नक्ता इंद्रिया स्वरूप ना वक्ता सर्वे न स्वरूप ने जुदो जुदो करोता समझावे बदाय स्वरूप जुदू जुदू દેહ નું સ્વરૂપ ઇન્દ્રિયો ઇન્દ્રિયો નું સ્વરૂપી ઇન્દ્રિયો આનું ના મન કહેવાય આનું નામ બુદ્ધિ કેવાય આનું ના અહંકાર કેવાય એ કહેવાય કે દસ ઇન્દ્રિયો એને શ્રોતા સમજાવવાના અહી ઓળખે નહી તો કેવી રીતે ઓળખે તો જેને આ ફેર જન્મ મરણ નથી લેવા એને આ કરવાનું અને આમાં હવા દે છે તો પાછા આવશે ખાશે પીસે એને ઉતાવ નહી પરવારવું છે પાછું આવવું નથી એવડા ને હમજુ એને ઉતાવ હવે આ તો પાછું આપડે આવશું ને મજાનું ખાશું પીસું લઈ મારશું હે એના માટે તો સારું છે તમે કોશી બધું પૂછવું આપણે શું ટોકલી પ્રમાણ પ્રમાણનો કરનારો એટલે શું એવી રીતે દરેક લિપિ માં જોઈ ને બોલો તે જે સમજાવનારો વક્તા તે દેહાદી સર્વ ના પ્રમાણ નો કરનારો છે પ્રમાણ કરનારો છે मारी कान कर शु करेरी जीभ शु करे, करे नाक शू काम करे इंद्रिओ अंत करे एने वक्त जाने क्या चा क्रिया प्रमाण न करना आ मन घटे आ मन न घटे ये तरतज याद आ जाए एक संकल्प સંકલ્પ આપણને ના ના સંકલ્પ પેલા તણાઈ જ આવ છો નદીનું પાણી આવે ને અને જે તણાય એટલે દરિયા ભેરો થાય ને શું અજ્ઞાની જીવો જે ઘાટ સંકલ્પ થાય એટલે મું જાય સંકલ્પ ભેગા કરવાય જો હવે એનું પ્રમાણે ક્યાં તમે કર્યું કે આ મારા મન ને આ ઘાત ના શોભે એમ યાદ આવ્યું મારી બુદ્ધિ એ આવો નિર્ણય ન થાય એમ યાદ આવે છે એટલે એમાં તમે તણાઈ ગયા તણાઈ ગયા એટલે ભેખાઈ ગયા આ રાત્રે દિવસ તણાઈ પગ ભરાવી ઉભા રહી છે જોશીભાઈ તણાઈ જવાય કે નઈ ન તણાવવું એ જ આ કરવ્ય ઘાટ થયો એમ કરવું એટલે તણાઈ ગયો કઈક આવ્યું એમ કરવા શીખ્યો એટલે તણાઈ ગયો ચિંતવન કઈક કર્યું એટલે તરત એમાં તૈયાર થઈ જાય એટલે ગયો ખોવાઈ ગયો તરત એને રોકી વ્યાજબી ગેરવાજબી ગેરવાજબી છોડી દેવાય વ્યાજબી એટલું બકડી રાખવું પણ વ્યાજબી એ પોતાની મેળેજ પોતે કરે ને અમારું વ્યાજબી છે આમ પોતે બધું ખોવાઈ જાય એવું હતું પ્રમાણ નો અર્થ શું આમ કરવો વ્યાજ પ્રમાણ પ્રમાણ તરત થાય સંકલ્પ થાય તો સંકલ્પ ને ઓળખવો જોઈએ વ્યવહારની દ્રષ્ટિએ માધ્યમ હોય આ વ્યાજબી છે ગેરવાજબી કાકો ભાઈ અહીંયા આવતો હોય આ લોકો ને એ ટાણે બોલા આવો કાકા આવો બે કાકો બોલે બેહારવો છે ને પણ કાકો કરીને નો બેહાનો અર્થ જ આખો થઈ જાય ભાઈ ટળી ગયો માર્ગ માં જેને જવું છે એને ઘાટ સંકલ્પ ઓળખવા જોઈએ જે ઘાટ થયો જાણીએ કાબેર વાજબી એટલે બોલાય નહી ઘણા ને જ્યાં ઉતાવળીમાં જરાક બોલાય જાય તરછ આના પ્રમાણ ને કરતો જાય પાછું આંખ જોયું તો ખરું પણ આ વ્યાજબી ગેરવાજબી આંખ ને રોકતા શીખવી જોઈએ કાન ને રોકતા શીખવા જોઈએ જીભ ને બોલ તારો એટલા બધા અર્થ થઈ જાય ને હર્થ કરો પણ ક્રિયા માં વાંચો હોય કેટાડે મેંદા ની વડખામ લીધી તણો વેકડો થઈ જાય લીટી દેહા પ્રમાણ નો કરનારો છે ને જાણનારો છે ને એ સર્વ થી જુદો છે એને જીવ કહીએ જુદો છે આ જુદો છે જુદો છે એ કોણ છે એ આત્મા ક્યાં કોઈ દી એનું મનન કર્યું નથી કર્યું કેવી રીતે દેખાડ વિચાર કરીએ ત્યાં આવે કીધું જવાબ દેતો એનો આવે મારા છતાં અભણ સાધુ હતા બધા એને આ પાવલ ની જાળી જેવા માણસો કરી દીધા અને પેટ ભરતા લે કઈ સંકલ્પ ન થતો અને એમને હજારો જીવો ને સત્સંગ કરાયો ભગવાન ઓળખ આજે તો આપણું માન સન્માન આ લોકો કરે નથી મળે કે ન મળે ઈ શું એટલે આવડો હા જ્ઞાન બોલો આવો છે જાનારો છે એ સર્વ થી જુદો છે જુદો છે બેઠા છે ને બધા તમે ખરાક નહિ શ્રોતા સમજો છો ને આ જુદું જુદું કે મજગ આમાં મહારાજ કે શ્રોતા હોય એટલે શ્રોતા કહેવાય સમજતા છોતા કેવાય શ્રોતા નો કહેવાય શેરડી ના ચાવેલા છોતા એમાં રસ હોય હવે આપડે છોતામાં ખપુ જાય શ્રોતામાં શ્રોતામાં એવું છે તો શ્રોતામાં હવે ને સર જુદો છે એને જીવ કહીએ એવી રીતે જીવ ના સમજવાની રીત છે એવના સ્વરૂપ ને સમજવાની તો તમે હું અગિયાર લગાવ્યા છું બીજી કરી પણ કર પાછા ન ભાઈ પાછા નથી પાડવા પાડો તો હવે કઈ વાંધો નથી દેવ વ્રત્યો નજાયમાન ભક્તિ ધર્મ ના પુત્ર એવા જે ભગવાન એને શરણે આવું છું કરું હવે ભક્તિ ધર્મ ના પુત્ર કેવા તો આવા એવા હતા બહિન્દ્રિયો આંતર ઇન્દ્રિયો પ્રાણ ની વૃત્તિઓ એનો ઉભું થવું રોકાવું નષ્ટમુ ઉદભવ સ્થિતિ લઈ જે વૃત્તિઓ એને આત્મા અલગ બેઠો બેઠો એને જોયા કરે છે એની વૃત્તિઓ ને ઉપડવું રોકાવું વયું જવું પ્રથમ ભિક્ષ માણમ જુદું જુદું બધા જો ક્રિયા એને આત્મા બેઠો બેઠો જોયા કરે છે જોતા અઘટિત હોય તો રોકે છે ઘટીત હોય તો આવું કરે છે પણ સ્વમહ પોતાની આત્માની શક્તિ આત્માની શક્તિ કેટલી પેદા થઈ હવે સ્વમહસા આવ્યા વિના તમે અલગ અલગ કેમ જોઈ શકો સ્વમહસા આત્માનું પોતાનું જે મહત્વ છે એની જે શક્તિ છે એની જે તાકાત છે એને જોઈ ને રોક રોકે છે કલેક્ટર મોટો અમલદાર કેવાય જિલ્લા એની શક્તિનું એને માપ હોય કોક કઈ કરવા જાય રોકાઈ અને નીચલા માણસો ને રોકાઈ જવું પડે નીચલા માણસો ને એ રોકેજ ઇન્દ્રિયોના અંદાકરણ આત્મા ની નીચે છે એને તાબેજ કરી મદદ લેવા ન જાય ભગવાન ની પ્રાર્થના કરવા ન જાય શું કહ્યું સમજો સ્વમહસા આમ તો લખાય ભગવાન દયા કરે તો થાય ઈ જ્યાં બધા બોલે છે ને એને એની ખબર જ નથી હું કોણ છું એ કોણ છું ખબર નથી એ ભગવાન આત્માની શક્તિ છે એને ઘરની શક્તિ તો વાપરો પેહલા પછી ઘરની શક્તિ વાપર્યા પછી ભગવાન મદદ લેવાની હોય આ તો કઈ કરવું નથી એટલે ભગવાન ની ભગવાન નીચાયા જેજો ભક્તો લગભગ એવું બોલ્યાજ કરે કઈ કઈ કરવું નથી અને ભગવાન ને મરજીવું પડે ઇન્દ્રિય રોકવાનું કામ તો આત્મા નું છે એમાં તમે ઓલિયા ને પાછી ફરિયાદ કરવા જાવ થાળી માં છોકરા ને પીરસુ ખાવાનું અને રડવા માંડ કા તો ખવાની વીવો બેઠો ખવારવું પહોંચ્યું છે એ તમે જ્યાં હોય ત્યાં ભગવાન ના વચમાં લાવો ભગવાન ખી જાય હોય જે અધિકાર નું આપ્યું છે એટલું તો તમારે વાપરવું જોઈએ કોઈ વાપરતો નથી બિરો કરે છે વીસ વર્ષ નો થયા પછી ધામણું બાલક રડે એમ રડે એની માય ધાણેખો પાણું આ તો પડ્યો હતો હારો તો વીસ વર્ષે આવો હે વિચાર કરજો અમારો ત્મા નું પછી એ નું બધું બીજું નથી પ્રયત્તા પ્રયત્ન તો કરવો જોઈએ ને અત્યારે પ્રયત્ન કરવો ના જોઈએ ખાવાનો કોઈ કોળિયો દીધો મોટું હલાવું પડે કે નો હલાવું પડે એમાં ભગવાન ને દયા ક્યાંય દયા માગવી ને હે વિચાર કરજો શાસ્ત્રો તો આ હંમેશા આપડે બોલીએ છીએ અષ્ટક બોલી લીધો અર્થ થાય ને બરાબર એટલે તો પૂછતા એમનો હોય આ તો એકલા બેઠા બેઠા વિચાર તો કરવો જ હોય ને થોડો કોઈ કરે ખરા કારણ કે આવી ગયું બધું મજા બોલી જાય છે બધું બોલવા માં રહેશે બોલો થઈ ગયો ને આનો અર્થ આનો હે થોડા ઘણો પકડા પકડાઈ જાય બોલો લિયો અંદર ભાવ જાણતો ને એટલે પણ કરવું પડે તો જ આવડેકરણ આપડા તોફાન કરે છે આપડે એની ઉપર ધ્યાન નથી અને આપડે એને તાબે થઇ ગયા છે એ સંકલ્પ થાય એમ કરવું જોઈએ આપડે ખરું હવે એ તમે કેવી રીતે બોલો હલો તણાઈ જાય ખબર તો પડશે તણાઈ જાય છે હા તણાઈ જાય પગ ભરાવું શીખવું જોઈએ આપણું બાવડું કહેજું આપડે જાવું નથી તો પછી ઉમરામાં પગ તો ભરાવવો જોઈએ ને દેહા દીક ના સ્વરૂપ જુદા જુદા સમજે છે એનું પ્રમાણ કરે છે એને જાણે છે કોણ આત્મા સ્વરૂપ ને સમજવાની રીત છે એવી રીતે વાર્તા કરી એથી વચન એવી રીતે પ્રથમ પ્રકરણ નું આડત્રીસ નું વચના વિચાર કરશો ને બધું કરજો કરજો આપડે ગોવિંદ આવી ગયું આ એને ન કહેવાય કેમ જો સિવાય અધિકાર ભર વસ્તુ હોય ને એ તમે સંધ્યા ગાયત્રી ને ગોવિંદભાઈ કરે ને હ અધિકાર પર અધિકાર વિના નું જે કર્યા કરીએ ને એનું ફળ શું બોલો ટાઈમ થઈ ગયો એ આપડે ક્યાં ના પડી જય સ્વામીનારાયણ જય સ્વામી જય